ચાર ચાર ડાક્ટરો થતા હોય બીજા એક ડાક્ટર ફોલ આવે ને જમનાર ધનનાર ક્યાં બરાબર ફોન કરાવ અરે જે જન્મ થાય કે આરે કોઈ શ્રીમંત હોય ને ગરીબ થઈ ગયો કે હું છું કોઈ શ્રીમંત જન્મ વખતે બહુ છે જન્મ કારણ કે એ તો અરે અર્જંત ચંદ્રમા સાબ જદી કસી ખાઈ લી તો એની અર્જલમાન આ જાય એ રાજીનું વાગે જન્મસ્થાન કેવો છે કે ઘણા પૈસાવાળા જોયા છે એવા ઘણા પૈસાવાળા જોયા છે કે જે કા વિવેકધી બુદ્ધિ નથી હોય હા ના હોય નથી કરી જોયા છે કે જન્મસ્થાન કેવું છે એને તો જન્મસ્થાન જ હોય તો હું તો બોલતો જ નથી ના કે પૈસા માથે જો તો કંઈ જે એનાથી ઉદ્ધાર કેવી રીતે થવાનો જો પૈસા બહુ પૈસા વાળો થયો પણ બીજા ને માટે પૈસા વાપરે નઈ બીજા ની દયા ના રાખે તો એનો ઉદ્ધાર કેવી રીતે થવાનો ઉદ્ધાર થવાનો કારણ ખોટા રસ્તે તમે તારી પૈસા ભેગો કર્યો એનો અદોગજ પૈસો ભેગો થયો છે એનો પૈસા ભેગો થયો અધોગ માટે છે આપી શકે નહીં હેલ્પ નહીં કરી શકે એ લોકો હેલ્પ લઈ લેવ તો અને આપશે નહીં કેટલાક શ્રીમંતો એવા છે કે પોતાના સામાન્ય વર્ગ નો સ્ટેન્ડ હોય તો જો પણ પોતે ઘટાય નહીં એની પાસે ગતાવે લે કાયદો નહીં કરે કિલો વ્યક્તિ ના કરી દુકા લઈ લેવા આપડે કામ લાગશે આપડે કામ થાય છે એટલે આપડે એમ નો અસર માલ નો આ આવું બધાને માટે કહેવાય નઈ કારણ કે તારા પણ ઘણા હોય ખાંડા નું હોય ને ખાંડા આવતા જતા બે બાજુ જાય વેપાર કરતી વખતે આરતી વખતે વેચવાનું હોય એમ તો મને એના મને એમ થાય કે વધારે આપી વ્યક્તિ લેવા જાય ત્યારે ઓછું કરતો હોય તો હા એના મને પાછું બિચાર વેપાર તો સારો થાય ને બે બાજુ ગાય એમ શાનદાન એક બાજુ ગાય વેપારી બીજો પ્રશ્ન છે અને વ્યવહાર કોણ ગયા તારો વ્યવહાર કોણ કે એક બાજુ તો થાય છે લોકો આવે તો ચા આપે ચા ઓછું ના સર શું આપે કોને થાય બીજા દર તમે તો મારે તને ભાડા આપવાનું છે એના કરતા તું કદાચ અર્ધો દોડે વધારે બં ભાગે બીજો પ્રશ્ન આરંભ પરિગ્રહ એટલે શું આરંભ પરિગ્રહ પરિગ્રહ આરંભ ખરેખ પર આરંભ ને પરિશ્રહ પ્રકૃતિ નિયમ વાળી છે પ્રકૃતિ નિયમ વાળી છે નિયમ તો કોઈ ચીજ હોય બધી વાળી છે આ ફક્ત જોઈ જમી જ વાપો છું ઈગો એવો છે નહી મારો મનનો સ્વભાવ અનિયમ વાળો છે મનનો સ્વભાવ એવો નથી ઈગો નો હવે નો દારૂ કર્યો હોય એમ તમે પોળો એ હવે તમને નહીં થઈ જાય જાય વસ્તુ કપડા નથી ફુલકરી નો દારૂ પડે ફૂટે મન શું કરું તારે બુદ્ધિ પટેલ દારૂ પુબાતા હા જે તમને સમજાયું મનો સ્વભાવ કેવી રીતે પ્રકૃતિ ની ઓળખી કેવી રીતે આદત અને પ્રકૃતિમાં ભેદ આદત એ શરૂઆત છે પછી પ્રકૃતિ હા તમે આદત ના કરો તો કેવી રીતે આદત કરો તો પછી આદતવાળી પ્રકૃતિ થઈ તમે વારે ઘરે કરો છો પછી આદત પાડતા હોય અને આદત પડી એ ના છૂટો જન્મ થી લઈને આવે એટલે એવું નથી કે જન્મથી લઈને આવે એટલે પરમાણુ રૂપે સતત અહીં ભણ થાય અને એટલું રૂપક માં જે મધ્ય જ્ઞાન ઉત્પન્ન થશે મત જ્ઞાન ઉત્પન્ન થશે વધશે આ મત જ્ઞાન ના છે આટલા લોકો ના જે બુદ્ધિ છે ને મતિ જ્ઞાન છે અમેરિકામાં મતી જ્ઞાન ઘોટ ના ભાગ્ય હોય બધા થોડું નઈ આ બધું વાંચ્યું કે આત્મા સંબંધી વાંચ્યું હોય મત જ્ઞાન કહેવાય ખુસરૂચ કહેવાય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 અને પરી ગયો હવે હરમ ને પરી ગયો નું હતું આપડે આ જ્ઞાન આપેલો માણસ હતો એમ બે અગાપ ગયા એને કોકે કહ્યું કે તમે દાદા તો જાવ છો કે મને બઉ શાંતિ બહુ આનંદ છે આ તો વગર સમજુ પણ સમજણ નહીં સમજણ નથી જતો અદગુ આવે પારંપરિક આ તો નહીં પૂછી હતી બધી તમને પાપા માર આપડે બધા આવે તો આરમ પ્રક્રિયા પૂજા થવાની થવા જોવા જ થાય આરંભ પ્રક્રિયા ગયા તો આરુણ ની તું જુદો અરુણ જુદો હું અરુણ છું એ જ આરામ થયો અને આ મારું છે એમ મારું આરામ થઈ ગયો ગયા છે ને અત્યારે ભગાઈ જાય સાસરે રાહાય એટલે આપડે કેવું કોઈ સાઈ મને સાસરે દાદા પરિણામ પામી જબરદસ્ત પરિણામ પામ્યું છે જબરદસ્ત જેને એમ કે છે દાદા ની તમે આવડે બધા ચાઇ ચાલી વસ્તુ અભ્યાસ તમે આવ્યા દાદામાં દાદા મને નરકે તૈયાર છું બી વાત ના મરી ગયો છું બસ વધી રાત કરતા વધી રાત કરતા એને કોર્ટ જાય છે ને તે જધા દાદા પણ ગયા છોડી લેટ થયા છે તો ગધે કહ્યું તમારા માટે તમારે કઈક મોડો ગાડી છું કોઈ આવજો તમે દાદા પણ બેસીને આવો જધા હોય ભાઈ એકતો હોય કઈ દાળ ના ફરે હોય નહીં ખુલાસો થાય છે ના થાય ફરી બોલજો જ્ઞાની પુરુષ પુનૈ ને લઈને આ જીવન માં બોપના વિઝા મળ્યા આપણા મહાત્માઓને એક બે અવતારે બોપના અધિકારી બન્યા તો બાકી વહેલા અવતારોના જ્ઞાની પોષનો બે તો થાય અને ઓછા પડે અને બીજી ભાવમાં જ્ઞાની પુષા બે ન પણ હોય ને બધું બધું તો આગળ આગળ તૈયાર તો જન્મનારને ચિંતા કરવાની જરૂર નથી આગળ દૂધની કુંડો તૈયાર હોય ધન્યા બાદ બીજી રહેશે નહીં ધન્યા બધું સેવા પણ કરી આપણે નવ મહિના રહ્યો તો વાંચો થઈ ગયો આડો થઈ જાય નવ મહિના મને ગમતું નથી ભાઈ પૂછે છે આપની ઉંમર અઠ્ઠાવન વર્ષની હતી ત્યારે આપે આત્માને સહી સિદ્ધિનો થતો અનુભવ્યો તો આત્માનું સ્વરૂપ કેવું છે આત્માના ભગવાનનો બધા અંસક છે ને આત્મા એ જ જીવ છે માણસના પ્રાણી પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ દાખલા તરીકે ઘરમાં ઉંદર જેવું પ્રાણી નિશાન કરે તો તેને મારી નાખવું પ્રાણીની હિંસા માટે આપનો શો અભિપ્રાય છે મારી ઉંમર અઠ્યા વર્ષની તારા જ્ઞાન થયું કરાવી નહીં આપણાનું સ્વરૂપ એવું છે કે પસાર થયો તો થઈ શકે ડુંગર હોય તો ડુંગર ની અંદર થઈ શકે એવું સ્વરૂપ છે અને મોટી હળી હોય તો હોળી વચ્ચે પસાર થાય બધા એવું સૂપ્મ સ્વરૂપ કરનાશના થયો આત્મા ભગવાન નો આત્મા નું સ્વરૂપ કેવું છે આત્મા ભગવાન નો અંશ જ છે ના ભગવાન નો નથી આત્મા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 પણ ત્યારે હું કે લોકો કહ્યું છે હા દાદા છે ક્યાંક ના તદ્દન વાળા નથી પણ ઉપર જે આવરણ છે એની પર આત્મા ઉપર જે આવરણ છે એને જેથી અવ્યક્ત અવ્યક્ત થાય છે વ્યક્ત થઈ શકતો નથી એટલે આવડે ને ભાઈ જેટલા કોણા પડ્યા ને તેટલું અદ્વાળું બધી કરે કેટલું આ લાઈટ હોય એને ઘડો ઉપર મૂકી દઈએ તો અંધારૂ થઈ જાય એમાંથી એક કોણ ઉપાડીએ તો એ અંશ અંશ અદવાળું ને બે બે કોણ પડે બે અવશ એટલે એક અંશ પડે થાય એક થાય બે અઉસ કરે બે ઇંગ લાઈટ વધતી જાય એ નથી ટુકડો નથી આપણા એક જીત છે જીવ અને બે આત્મા દે જુદી વસ્તુ છે શું કેવાય જીવાત્મા ભૌતિક સુખોની ઈચ્છાઓ થાય છે અને એ જ આત્મા જયારે સનાતન સુખમાં રાખે છે ત્યારે પરમાત્મા કહેવાય અને એજ આત્મા સનાતન સુખ ને માટે છે માણસ નો પ્રાણી પ્રત્યે કેવો વ્યવહાર હોવો જોઈએ કોઈ જીવને જેને આપણે આખરેલી અને ત્રાસ પામે આપડા કોઈ પણ જીવ દરેક જીવ ત્રાસ જ પામે છે આપણે તો એને આપણે મારવો ના જોઈએ હરકત જે ત્રાસ નાખવા ને એવા જીવો તમે ખાઓ પીવો દરો ઘડો કાપો પાણીમાં બંધો એ મત બાચીએ એ જીવ તો ખરા ને જીભ છે તેથી ફૂટે છે ને અને પાકડા બચે તો હા માટે ઘી જેમ હોય તે આમ નીચે ફળગોળ મારે બધા પણ એમને ભાન નથી માટે તમે ખાઓ પીવો એને ત્યાં ત્રાસ પામતા નથી તમે દેખું માટે દહીને ખાવ કેટલી ચીજો બનાવાય છે વેજીટેબલ ના બને આ તો અમ ગણસ તો ના થવાય આ બે બનાસ છો છો ને બનાસ છો તેને એક માણસે કહ્યું કેમ ખાતા નથી આપેટ છે કબ્રસ્તાન નથી કબ્રસ્તાન બહાર હોય છે તે જ આપડે અમતા સારો આપ્યો ફરી અપમાન કર્યું બોલે છે અપમાન આખા છે કે સમજાય તો આઈ વોન્ટ ટુ બી સ્ટેલ એટલે એનો અર્થ શું થયો બધા કેવું કે સમજું છે મારે છૂટ કરવું પડતું પછી એવું કરીને માફી નાખી ના કરવું કરવી થવું પડ્યું વાંધો નહીં એવું મારા ઘર માં કીડી આવે તો મારી છોકરી ને મોકની વસ્તી આપડે ક્યારે ખરાબ થઈ ગયો હોય ની હોય છે પાણી પૂછી આવી ભારે એટલે પછી સર એમ ચાલુ હોય એટલે હું પેલી થી જ્યાં તેવું તો હોય ત્યારે બહાર ગયું બધા ઉપર ભૂતો ના કાઢ્યો હોટલ મળી શું કામ એટલે અહીં કરતો હોય તો અહી ના થાય તો અહી મૂકી દેતો એમ જાય પકડાય વિવેકાનંદ અને રામકૃષ્ણ માસ ખાતા હતા એ કેમ કે છે મોટા માસ હતા ના અને એમના માં તો હોય તો એમ બંગાળી લોકોને બંગાળી લોકોને તો બંગાળી લોકો ને તો એમને મૂર્તિ એ હોય છે છત્રીઓ <laughs> <laughs> બીજી બાજુ આપડે ચેતન ચેતન ને ચેતન ખાવા પડશે ચેતન આમાં દુઃખ થાય છે ક્યારે સ્વામી ચંદ્ર માં કુ પડે આમ થયું છે આમ આમ થાય તો દુઃખ થાય છે ત્રાસ તમને થાય એટલો જ થાય એમ ત્રાસ થાય છે બધી લાગે શાક સાત જાય ને ભગવાન તું જાણ જીવ જ ખાવા ના થાય આ જગત માં ખાવા બી જીવડા દબી તો જીવ કયા ખાવા શાકભાજી હોય ત્રાસ ઓછા કોબીજ આવે ચાવડું વાવડું હોય કોબીજ અને કાપો કે આપડે કાપી કાપીએ આપણે છોકરા ખાતા શું વાત છોકરા આપડે છોકરા ખાવાનું વાંધો છે આવું મેં કેવું છે નહી માને તો નર ગતિ તૈયાર છે ગૌડાલ કઈ આધાર કિલો ને કીરો કઈ ગયા જવાબ આપવા પડશે ખાધી હોય ના ખાવી આવી ફરી ના ખાવી હોય ખાધી હોય ફરી આવે ના ખાવી આવી ઘણો કરાવે છે ફરી આવે ના ખાવી મિસ્ટેક કરતો ટાઈમ થયો અંદર જેવું પ્રાણી ઉત્સાહ કરે તો ત્યારે મારી નાખું પ્રાણી ઈંસા માટે આપણે પ્રાણી હિંસા કરી શકાય જે આપણા ધ્યાન ત્રાસ પામે છે એની ઈચ્છા ના ત્રાસ નથી પામતા એ આવડું મોટું છે તે તડવું છે તે કાપીને ખાય લાલ નીકળે તો પાડીને ખાવ આવડી નાનું અમથી ઝીલું ના ભરાય કારણ કે એ ભગવાનની વાડી છે અને ત્રાસ પામતી તમે પણ આગળ ક્વામાં ચાલે ક્વામાં ટેસ્ટ અમે એ બી વેજીટેબલ એને બાફો કાપો કાઢો ઘડો દાખો ખા પીઓ તો એ શું કરે છે કે તમને મનુષ્ય પોષણ આપે છે એટલે પોષણનો તમે શું કરો છો કારણ કે માર્ગે જ આવશે એ અધ્યાત્મના માર્ગે તમને માર્ગનું જે એબળે છે માર્ગનું જે મળે ઇનામ એ તમે હોર ક્યાં ઈનામ બન્યું હોય તો એમાંથી દસ ટકા એમને ખાતે જાય કરી ઉદ્યોગ હા એટલે એન્દ્રી માંથી આગળ વધવા માંડે બરોબર ને પણ આ બીજા જીવન મારી ઉદ્યોગતિનું પામતા શું કરવાનું ગાંધીજી એ ખાલી રાહો બહુ દુઃખી પામતો હતો દેખાયે ગાંધીજી સાફ ગાંધીજીને તમને અચલું હારું લાગ્યું વાત કરીને ગોરી વાત છે અને વાત કરી હિન્દુસ્તાન અહિંસા કેટલા બધા ઝઘડા પોતે ના પાડતો પણ સાધુ આપે શું કર્યું હિન્દુસ્તાન ના પિતા છે ને આ શું કર્યું આ તો પાછળ દોડ ની કેવી શક્ય ગાંધીજી કે શું ખોટું કરી શકે યાદ તો ના મત ના મળે ભાઈ એ આ સુકે પણ ખોટું શું કરીએ કોઈ એને આ જે કામ ભોગવતો હતો એ કર્મ એને બાકી લેવું અને એના જવાબદાર તમે છે આ કારણ ભોગવવા જીધું હોય તો ચૂકવા પસાર ઉર્યા છે મેં બગાડ કરે છે મનુષો ને બગાડ લઈ જતા આ દુનિયા બગાડ જ કર્યા કરતા પોતાનું ખાવા આપડે મરાય નહી બઉ કરવું હોય આપણને ના ખાવતું હોય તો પાંચ ને પૂરું એકદમ મરાય નહિ ત્યારે આપડે લોકો બચાવવા પડે ઉંદર ને ઉંદરની પાસે બરાબર પાસે ઊંડા બિલાડી નિર્દયતા અને કોણ ગયા જવા શું બિલાડી પર નિર્દયતા કરે ના કરે બિલાડી પર આ કોનો પ્રશ્ન છે સીતાજી એ હરણ માગ્યું રામ તે લેરા ગયા રામ ક્ષત્રિય હતા નવસાર કરતા હતા તો એ ભગવાન છે નવસાર કરતા હતા એની કડ પુરાવું થઈ ગઈ ને મારી પાસે કોઈ પુરાવો નથી રામાયણ માં નથી કે કિતાડે આરાનો માસ કાપતા છે કે કિતા આરાનો માસ કાપતા રાજા રામ કિતા કર્યા એનો માસ કાપતો છે હા કિતા ના ના કિતા ઓનો તે બોલ કિતા આ ઓનાનો બ્રેક દેખાય ને કિતા લંછે ઈ માસ આવે રી માસ આવે એટલે બસ ના આપ લોકો આ સમજો છો કે આમની કીતાની ક્યાં છે <musIP> હાય હાય કઈક ગુ અહીંયા બીજા કરાઈ હતી એટલી જાય છે દારૂ ના વ્યસની થઈ ગયા હોય એ લોકો નથી મારે મારી દીકરી માટે પૂછ્યું છે મારી દીકરી માટે પૂછ્યું છે સારો હોવો જોઈએ મારું જીવન એવું આદર્શ બની જાય કે મારું જીવન જોઈ બધા લોકો બધા ભેગ એકઠા થઈ જાય બધામાં કોઈ જાત ભેદ ના રહે એવી એની ભાવના એવી એની એવું પ્રેરક એવું જીવન